મારે ગરી બધી કેસી છે ખરેખર ઘનશ્યામ છે તું તો કુ મા તારું નામ ઘનશ્યામ તું કોણ એ ના કેવું જવાનું પડે તને કેવું લાગે શાંતલાઈજ કરવું જોઈએ એને ગપ્પા શબ્દ ના ચાલે કાલે જ્ઞાન આપી કાલે જ્ઞાન રાખ્યું બેન ત્યાં તપાસ ના કરવી જોઈએ જ્ઞાન આપો કાલે કાલે કાલે છે ગ્રહા નહી તો બાહ જેન્ટ્રકાંતુ હૈ ચંદ્રકાંતી કહેતા કે લકડી કા લડ્ડુ હૈ લકડી ખા એમિલા કેટલા નાના તો પાછા દર વર્ષે નાના તમે બે જોડે ભણતા હતા હા જોડે ભણતા હતા પછી તમે એક વર્ષ ગુઠલી મારી જોડે થઈ ગયા હતા હા જોડે થઈ ગયા હતા બઉ મજા આવે એટલે પ્રેમ છે ને વિચારવાના જન્મ લેવાનું રે મે તો પૂજા ભીને જોઈલા ઈશ્વર ભીને જોઈલા એટલે આ બધું જીગર વાળું ધાર્ક ખાવું છે ને બધું આફ નીકળી કળ બધું બધું વાનું તો એ મોહ જતો નથી એ જાવી છે ને સાબુથી સાફ કરવાનો બરાબર ઠીક છે કે સાબુથી રોજ સવારે સાફ કરવાનો કે છે એ તો શું થાય બેલુ થાય એટલે જનયા મગરબી ત્યાર ઉપર બેઠા લઈ છે મારું નામ કઈ જુદી જાય મારું ના બોલે જુદી તમે મારું એટલે જેમાં કથાક ના હારી છે ને પછી આપડે સમય શોક લાગે છે મારું કઈ ઉપાધિ પણ આવે એજ કૃષ્ણ ભગવાન નું વિજ્ઞાન છે કૃષ્ણ ભગવાન આ જ સવાર કહ્યું છે કૃષ્ણ ભગવાન મારી જોડે બેસે છે તબિયત બગડી હતી બગડી દીધી તવ્યા હા ઓ ઓ દે દીધું ગાઈપડમાં કેથી સારી થવાની હતી ગાઈપડમાં કેથી સારી થવાની તવ્યા જ ગાઈપડમાં એવું જ ના રહેતું એ તો એવું જ એ તો એવું જ ને This is કીતી કાકા કીતી કેને પાઉં કેથી આવે છે હા પાઉં કેથી આવે કેથી મળે પાઉં નાખેલું ભાઈ કનુભી કેટલું ઉગ્યું છે તે નાખ્યું હોય છે એટલું ઉગે તારે જમીન તો બધા નિય છે પણ જે નાખે ઉગે કનુભાઈ પણ તમારું કઈ સરખું ના ઉગે એ તો વસ્તુ કેટલાક લોકો તો ત્યાં આવે છે લાવવા માટે રાખતા નહીં થઈ જાય બધું લાવવા માટે બી આવ ના સુખ આપો તો તમને સુખ મળશે દુઃખ આપો તો દુઃખ મળશે અને દુઃખ ને સુખ મિક્સર આપશે ના પૂછવા તો બહુ સરસ પ્રશ્ન નદી છે ને તે નદી નીકળી આજે દરિયા માં જાય છે કોણ વ્યવસ્થા કરે છે ખબર નથી પડતી કે આ બધી વ્યવસ્થા પાણી નો સ્વભાવ છે નીચે જવું એના છે દરેક વસ્તુ સ્વભાવ થી ચાલી રહ્યું છે દરિયા પર વાદળ વાદળ થાય અને વાદળ થઈ ને તું એ તો ભેગું છે કે તારે છૂટી પડે છૂટી પડે માણસ નથી હોય ની એ મોટું કોમ્પ્યુટર જેવું છે જબરજસ્ત કોમ્પ્યુટર ક્યાં સમસ્તી કોમ્પ્યુટર એટલે અહી તમારા જે ભાવ કર્યા તેમાં ફીડ તરીકે દાખલ થાય અને આ પછી ફળ આપે ઓપરેટ કરવાનું હોય કોમ્પ્યુટર ઓપરેટર કોઈ માણસ જરૂર નથી બધું નૈમેતિક છે આ બધું સૂર્ય ચંદ્ર ઉગતો નથી આથમતા નથી આપડી દ્રષ્ટિમાં લાગે છે કે જગત બધું છે એ બધા ફર્યા કરે છે આપણને એવું લાગે છે કે બધું આ ફરે છે બધા આ આત્મા છે આત્મતું નથી ગમતું નથી એને સમજવા જેવું છે By real point, God is not of this પરમાત્મા તો એનો માલિક નથી માલિક હોત ને તો મીરા તો બે હાથ જ નઈ તમારી ચિંતા ના હોય કોઈ નઈ તમે પોતે જ છો આ બધું એમ પણ કે પરમાત્મા જે વસ્તુ છે કે નઈ એમ પરમાત્મા છે પણ પરમાત્મા શું છે જાણવું છે આત્માય છે પરમાત્મા અને બધું છે પણ પરમાત્મા શું છે જાણતા નહીં હોવાથી આ બધું પરમાત્મા તમારી કૃષ્ણ ભગવાન ની મમતા સુધી એટલે ભગવાન થઈ ગયા મારી મમતા સુધી એ જ ભગવાન થઈ ગયા જેની મમતા સુધી હે ભગવાન સે જ મમતા ના થઈ ગઈ ઈચ્છા હરકી ના મને અત્યાવીસ વર્ષથી એક પણ ઈચ્છા નથી એવું આ બેન જાણ પચાસ હજાર બધા ફળવર્સનો હું ગુરુ થયો નથી હું આખા જગતનો શિષ્ય થઈને ભરું છું શું થઈને ભરું છું આખા જગતનો શિષ્ય અને સેન્ટ પણ મારા બુદ્ધિ નથી એક સેન્ટ પણ બુદ્ધિ નથી મારા કારણ કે બુદ્ધિશાહી જગત સમજી શકે અમારી બુદ્ધિ નથી એટલે એ આપણું ધ્યાન રાખે છે અને ઉધાર કરે તમે કે ગયા વર્ષે વાત કરે ની સત્સંગમાં તો કયું તું કે આ તીર્થંકર છે તો આપડું ધ્યાન રાખે ને આપડો છેલ્લો ઉદ્ધાર એ કરે આપણું છેલ્લી ગ્રેડ ના કેવાય કૃષ્ણ ભગવાન આવવાના છે કૃષ્ણ ભગવાન એટલા નહી એ દેવકી અને બળજેલું ત્રણે જેને છેલ્લી કેળી પર આવવાના છે તે દરે બધા ઘણા લોકોનું કલ્યાણ થઈ જશે ખરાબ અમારે અમારે બે આવતા છેલ્લી પર આવવાનું એટલે છેલ્લી ઘેડી આવવું પડશે ને આ તો મમતા છૂટે ત્યારે આત્મ થાય આત્મજ્ઞાન એટલે શું ભગવાને જો બનાવ્યું છે એમ જાણે તો હજી આત્મજ્ઞાન થયું નથી આત્માનો થોડો તો નથી જ્યારે સ્થિર રીતે બન્યું છે આ વિજ્ઞાનથી જો તો જાતે જુએ તમને ખબર પડ નહી મને પૂછ્યું કે અમારે ક્રાઇસ્ટ કહે છે ગોડ ઇઝ ક્રિએટન તમે કેમ ના પાડો છો ગોડ ઇઝ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય રિલેટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ ફેક્ટુ દુધી છે તમે કોઈ ફેક્ટ ના હોય તો દુનિયા ચાલે નહીં તારા વ્યૂ પોઈન્ટથી બરાબર છે બધું માણસ માની અંદર બધી માણસ વ્યૂ પોઈન્ટથી બરાબર છે લાય નથી જો ફેક જાણે નહીં ત્યારથી ચિંતા ના હોય વર બધા ગપ્પે ગપ્પા સુમાળ હો ચાલે છે બરાબર ને એટલે આપડે <laughs> એટલે બનતું એ છે આ તો જગત એમાંથી સનાતન વસ્તુ છે પરમાત્મા છે અને બીજી આનું પરમાણુ છે એ પણ સનાતન વસ્તુ કાયમી છે એ પણ સનાતન સમય પછી પાંચમું છો ને તો એ તત્વ છે નિરંતરસરણ થયા કરે છે તેની અવસ્થા થાય છે એમ કે કર્મ ના જે નિયમ છે એની વ્યવસ્થા કોણ કરે છે કર્મ ના બધા વ્યવસ્થા ની કોઈ ની જરૂર નથી આપડે સૂર્યનારાયણ જોતા હોઈએ જોતા હોય વચ્ચે એક લાદળ આવ્યું હોય ના દેખાયું બાજુ ના આવે પછી વાદળ પાછળ પાંચ મિનિટ પછી વાદળ થોડુંક વેરી ગયું વિખરાઈ ગયું એટલે પછી લાલ તલું કુંડાળું દેખાય એ ને એના વ્યવસ્થા ના હિસાબમાં આવી જાય એટલે દેખાય નહીં વધઘટ થાય કેવડી જાય સામાન્ય માણસો ને સમજાય એ રીતે ના એ રીતે સામાન્ય જયારે ચિંતા રહી થવું હોય તેના આ સામાન્ય માણસો તો હું એટલું શીખવાડું કે ઘેર ભાઈ કંકા ના કરીશ હું એટલું જ શીખવાડું લોકો નું કંકા તો થયા કરે બહેરી ભાઈ છીએ હું આ શું કઉ છું નહીં કે હું અમારી ફેમિલી છે એક હા અમારી ફેમિલી છે ના વડવાડ હોય એમાં ફેમિલી એમ ના હોય ને આપણે કુટુંબ તરીકે ફેમિલી નહીં વેડતા ઘરની ફેમિલી તો મોટી નહીં ફેમિલી વડા આ શું કરે બારથી આવ્યા હોય ને જોડે ચીડેલું હોય ચાય બહેની જોડે ચીડે હોય આ સાહેબ ને એની વાઇટ ચીડેલી હોય આપણે રત્નાગીરી આપણી કેરી હોય અને પછી ટેબલ ઉપર આવીને જમવા બેસે સાહેબ ઘરે ખાલી થઈ ગયો ને એ બૂમ બુમ કરે કડું ખાડું થયું ને ચક્કર કઈ જતનો જન્મ થયું છે જન્મ જન્મતા લી પીસી નાખી છે યાર કરી એક ના ક્યાંક કઢી ખાવું છે કઢી ખાડી નાખીએ નહી બનાવે મેં એને સમજ પાડી કેવાનું ખરું આપડે કેહવાનું નહિ જે કઢી ખાવી છે તો જો એને સમજણ પડતી હોય તો તારી કહેવાય જરૂર નથી મારી વાત સમજો તો આ તો તમારું મેડનેસ છે શું છે ભૂલ કાઢી ગળીયો ખોત્યો કેળ મુકો લાઈટ કેવાય વૈષ્ણવભાવો હોઈ શકે વૈષ્ણવ કેવું મોઢું જે તો આનંદ થાય શું કહે વૈષ્ણવભાવો હોય ભગવાન કૃષ્ણ ભગવાન બોલાવે બોલાવે કરતા આવે એટલે અત્યારે તમે બોલી લાવો અહીંયા કૃષ્ણ ભગવાન બોલાવતા હાદર થઈ જાય એ જ મૂર્તિ તમે જે રીતે કહો તે મૂર્તિ અહીંયા આદર થઈને કરે છે વાત હોવું કરે કૃષ્ણ જેટા નથી તમે તમે રોંગ સાઈડ છો શું કહે હવે જે ભૂલ જાણતી હોય એટલે મજા મારી નાખીને ખાય છે આ લોકો એટલે જાનવર જેવા થઈ ગયા માણસો કેમ કેવાય છે ભગવાને કેવી કેવી કે નઈ કરી આ બધ તમારું ફળ છે તમારે જુઓ આપડે દેશ માં જઈને ત્યાં આગળ લાલ માં ઉતરેલા ઉતરેલા ની છે વાહ વાવું ભગવાન આપ ગેલો નથીબલ ફોર એની બન્યા કરે છે વચ્ચે ભગવાન તો શું કરે છે કે જીવ માત્ર પ્રકાશ આપ્યો છે પોતાની પાસે પ્રકાશ છે અને પોતે જોડે જ રહેશે કેમ બુદ્ધિ સૂજે છે સારી નથી સુજતી ગયા છે ચાર પગ થઈ ને એક પૂછડો લેવાયું થઈ ને તો ફરીયા પછી દરવાર આવે થોડું ચાર પગ પૂછડું નિરંતર કુદા કુદ કરી પછી પાછો અહીંયા આવે એટલે થોડી દ્વારના સિદ્ધિ થાય બધું પૂછી લેજે બધું પૂછી લેજે બધા કાયદા કહી દઈશ સુધી ની વાત હું કરીશ આ દુનિયામાં કોઈ ચીજ બાકી રહીને જે નથી મને અને ઘરમાં ક્લેશ ના થવો જોઈએ એવું આ વૈષ્ણવ કહી દો કે જે દોષ જાણતી હોય તેને દોષ માર કહેવાયું છે અને જે ના જાણતી હોય તો આપણે એને સમજ તો ઉપર માને મને આવું થયું તો મને શીખવાયું છે નહીં બોલો ટાઈમ વધે જશે આપતો ક્લેશ થાય છે ને ભગવાન કાષ્ણ ભગવાન મને રોજ કે એક પણ વૈષ્ણવ મેંતા જ કર્યા કરે હું ના કર્યું નથી કહ્યું કૃષ્ણ ભગવાને જી તું સિંધ ને શોચ ના કરે કૃષ્ણ ને કરવું એ જ કરે નથી કહ્યું તમે હું ચિંતા ના કરતું હોય તે કોઈ કોઈ એને ખરાબ દેખાય નઈ આ દુનિયા માં ચિંતા ના કરે તો માણસ પ્રગતિ ના કરી શકે એ ચિંતા ના કરે તો પ્રગતિ ના કરી શકે માણસ ચિંતા ના કરે તો પ્રગતિ ના કરી શકે કૃષ્ણ ભગવાન લખ્યું છે નહી સમજતા હોય કે ભાઈ આપડે ચિંતા નહી કરીએ તો ગધેડા થઇ જશે જરૂર નથી ઇન્ડિયનોની ચિંતા કરવાની જરૂર નથી આ લોકો ચિંતા કરતા નથી આ ઇન્ડિયનો મસ્તી ફૂલ છે આ થતી રોલ છે સમજે એટલે અમે ભગવાનની જરૂર છે ગોડ ઇઝ ઇન્ડિયા સિવાય બધા લોકોની જરૂર છે એટલે હું કઉ છું કહું છું ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ એન્ડ નોટ બાય રિયલ પોઈન્ટ બાય રિયલ પોઈન્ટ ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ ઓનલી સાયન્ટિફિક સર્કમશિડન્સ ધી વર્લ્ડ ઇઝ ધી પધલ ઇટ તમારે મારી વચ્ચે દુર્મીન થી ના દેખાય એનાથી ના દેખાય પણ ભગવાન પોતે રહેલા અને ભગવાન અને શુદ્ધ સ્વરૂપે રહ્યા છે એને વિભાજન કરી શકાય અણુ ને વિભાજન કરતા કરતા પરમાણુ ઉભું જાય તો પરમાણુ એવું એનું સ્વરૂપ છે અને બિલકુલ ભગવાન છે કે સ્વરૂપ ક્યાં હોય છે એ સ્વરૂપ ક્યાં હોય છે તમારી બે આ બેઠા દેખાય નહીં તમને દેખાય છે દાદા મારે શોધવાનું રહ્યું એમ એટલે કે મારે શોધવાનું રહ્યું મારે શોધવાનું રહ્યું એમ કે શોધવાના છે આ કિચડી બનાવે છે ભાત બનાવે છે એ ખબર નહીં નહીં ભગવાન શોધવાની કહેવાશે તમારે અમને કેવું છે કે ભાઈ ભગવાનની કૃપા અમારી ઉતારો હું કઈ દાદા ભગવાન નથી હું દાદા ભગવાન નથી હું તો જ્ઞાની પુરુષ છું અને ભાઈ દાદા ભગવાન પ્રગટ થઈ ગયેલા છે ખબર પડે ને એટલે મારે ચાર દીકરી ઓછી છે ભગવાન નથી સંપૂર્ણરૂપ નથી એટલે મારે ચાર ડિગ્રી ઓછી છે કેવી છે એટલે ભાઈ દાદા ભગવાન પ્રગટ થયા છે હું નમસ્કાર કરું છું આમ કરીને કે તમારે કહેવું છે કે મને દાદા ભગવાનની કૃપા ઉતારવાડાવો મને પ્રાપ્ત કરાવડાવો તો થઈ જાય એ જ કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાની એ મારો આત્મા છે અને એ જ જ્ઞાની છે તમને આમ ખબર ના પડે કે આ કૃષ્ણ ભગવાન છે અમને ખબર પડે આ તમારી ભગવાણી કે આ છે આ કરે ખબર પડે ભગવાન હકીકત કહો હું તમારે તમારે જો કહું હોય તો કૃષ્ણ ભગવાન તમને કાલે જ દેખાડું અને પછી જાય ને એવા છે પછી તમે કંટાળો એના કહી દેજો મને કૃષ્ણ ભગવાન થી કંટાળો કારણ કે ભગવાન જમી જાય તો શું કરો આયો બહુ સારું જમી જાય તો રોજ થાય ભગવાન ને ધરાવે છે તે જમવા માટે નહીં નઈ એ તો જમીદાર બીજા ધરાવે જ નહીં આ લોકો બહુ પાકા ભગવાન ના બાપ ને અથોડા હોય તે પછી હું તો લઉં નઈ એટલે હું તો કોઈ કશી વસ્તુ અમારે કોઈ ભીખ ના હોય મારી પાસે આ વર્લ્ડ કોઈ પણ જાત ભીખ ના હોય તે પ્રતિનિધિ કહેવાય ભગવાન ના શું તે અમને પૈસાની બીક ના હોય લક્ષ્મીની બીક ના હોય સોનાની બીક ના હોય સ્ત્રીના વિચાર ના આવે અમને આ હું માલિક છું આ તે મને હોય ના હોય હું માલકી પણ નથી આ મનનો માલિક નથી આ વાણીનો માલિક નથી આ બધાનો માલિક નથી છતાં પહેલાં પહેરાવ્યો હોઉં છું તો મારે શું કરે દઉં લાખની માળા હોય કે પાંચ હજારની હોય કે પચીસ મારી ગયેલી એને પાછી પહેરાવી દઉં ખબર પડે એટલે મેં પાછી પહેરાવા મળી ભગવાન ના બાપ ને છે ને મહાવીર સ્વામી આવે અત્યારે તો એમના કકડા કરીને શાક કરીને ખાઈ જાય ભા કે બાધાઓ રાખી હતી ભગવાન આ છોકરા નોકરી ના મળી પછી રૂબરૂ મળ્યો નથી મળે એટલે નંગો પ્રજા હોતી છે ખાવા પીવાનું ડોલર પુષ્કર બધું ખાવા પીવાની ચિંતા પારો કે નહીં વરી જ વરી જ વરીજ વરી જ હોતી છે કૃષ્ણ ભગવાન એટલા માટે કહ્યું કે જીવ તું સિંધ ને કરે કૃષ્ણ ને કહ્યું અમારી પાસે પચીસ હજાર માણસ પણ ચિંતા નથી કરતા અને મેં કહ્યું ચિંતા કરવા બે લાખ મળજો ધંધા અને આખો દર અમારું રક્ષણ હોય અમારું યોગક્ષમ હોય આખો દિવસ યોગક્ષમ અહીંયા કર્યું પચાસ હજાર માં યોગક્ષમ અમારું એટલે એનું ક્ષમ ય અમારું યોગે અમારું તમને કઈ પ્રશ્ન હરિહરે પૂછ્યા તા શું કે હરિહર ભાઈ તમને કઈક પ્રશ્ન પૂછ્યા તા આ દુનિયામાં કોઈ પણ પ્રશ્ન લાવે સંતોષ થાયબર પડે ગુજરાત પડે પણ બીજા લોકોને અંદર પડી જાય શું લાખો પ્રશ્નો કારણ કે આ પ્રશ્નો હું બોલતો આ કોણ બોલે છે કોણ બોલે છે હું બોલું નઈ તો કોણ બોલે છે આ ઓરિંદર રસ્તા છે તમે શોતા છોતા દસતા છું આ શું વાણી બોલે રહી છે આ માસપીત ના તરફ પ્રત્યક્ષ તરફ હતી કોઈક પૂંસારી હોય ત્યારે આ આ આ સરસ્વતી ગાળો દે કોઈક પૂંસારી હોય તને બાકીની રેવી વાણી હોય મીઠી બધું રીતે રાખી રાખવાનું મન થાય ઉઠવાનું મન ના થાય અને બધી ફેક્ટ વસ્તુ આ દુનિયાની બાકી ચોપડીમાં એક વાત સાચી હોય નહીં અમે ચાર વેદના ઉપરી હોઈએ આપણા ચાર વેદના ઉપરી અમે હોઈએ એ ચાર વેદ ભણી રહે તારે શું કે ચાર વેદ ભણી રહેતા પછી આપણે કઈ મને આત્મા કઈ જડતો નથી આત્મા કહે છે તાકે ચાર વેદ ભણે તો આત્મા નહીં તાકે આત્મા તું હમસતો નથી આ વેદમાં તો શબ્દરૂપ છે શું છે અને શબ્દ સ્થુલ છે કેવા છે અને આત્મા સુક્ષ્મતમ છે અહીં જાનો ફોલ શું થઈ ગયા છે એટલે આત્માની ભગવાન ના કેવી પણ ચાર વેદના ઉપરી તો અમે કેવી ભગવાન તો દાદા ભગવાન કારણ મારે ચાર ડિગ્રી ફૂટે મારે પૂરું થવું છે ને મારે પૂરું નહીં થવાનું હોય બાકી જ્ઞાની પૂરું થયેલી ભેગ દીધી ભે જ્ઞાની તરીકે અમે ચાર વીજના ઉપરી ગયા શું કરું હા અમારે જે વાક્ય બોલીએ છે ને એ લોકો ગમે માપે પણ હત્યા વર્ષથી બોલ્યા છે કોઈ ચેકો ના મારી શકે આખા વર્લ્ડમાં કોઈ સમજદાર માણસે બીજા તો લોકો નથી ભણ જ નથી ને આ તો માણસે પ્રાણથી જીએ ને એને પ્રાણી કહેવાય શું કહેવાય આ પ્રાણના આધારે જે જીએ એને શું કહેવાય કૃષ્ણ ભગવાન કાલે જોવા છે દેખાય મસાડ છે મારી નાખે છે લોકો આત્મા ભૂલી જ ગયા કોઈ મત ના ખાડા મત ગાઈ દીધા છે હા અમારો ધર્મ મારા તારો નથી કરવાનો આત્મા મારો છે બીજું કઈ નથી ધર્મ આ તો લોકો વેપારી લોકો ખાડામાં ઘાલી કચર કચર કર્યા છે મમતા પૂછાયું છે લાકડા નથી તમને શું કાકા લાગે છે મતમતાંતર બધા સારું ના ના બાવા ગેટ અને નાળો થાય ત્યારે વાઘ કાપી લે છે શું કરે છે રોજ ધોઈ લે છે રક્ષા તો કરે છે વાઘ નહીં બધું બધા પણ રોજ ધોઈ લે છે પછી તીધું શું કરે છે મહેમાન આવે ને કે પેલા ઘી ના લવાડા લીવા કે છે ગેટવાને ખબર નથી કે આ દવા કોણ ખાઈ જાય કંઠી નુકરો કે શબ્દ સમજતા નથી નુગરો શબ્દ ફતો ગુરુઓ ગુરુ નહિ ન ગુરુ કેવાય છે ને એને નુગરો બધી આપડે મારી ચિંતા ના રહી છે કાલે છ મહિના આ ગીત મળી આવ્યા છે અમારે ગેટા બનવાનું શું કારણ હવે ગેટા કેમ બન્યા દ્વારા અમારી મમતા ધર્મ ધર્મ સાચું હોય ના માનું છે સાચું હોય આપડે આત્મા ના માનું છે કેમ લાગે બધા ધર્મ માં તો બધું સારું સારું લખેલું છે ધર્મ માં તો બધું સારું સારું લખેલું છે આ બધા બુદ્ધિ વિલાસ કરાવે બેન બેન કે છે પ્રગટ સ્વામીનારાયણ તો સાચા ગુરુ છે ને કોઈ એક બધા એ મારે ગુરુ કેવાડાય છે મારે તો પંગુ લંગે હું પોંગો છું સાહેબ તમે મને ડુંગર પર ચડાવો એટલે ઉપર બહે ને ચડાવી ગમે ચડાવે કે એમના યોગ થી ચડાવે શું કશું કરવાનું હોતું છે બેન સમજાય છે તમે અમુક કામ લાગે એ વાત છે બીજી વાત તમારી વાત મને આવડે છે તમારી વાત માં એડજસ્ટો વાત કરું પણ પેલી વાત મને આવડે છે તમારી વાત કરું સાચી વાત સાબળી નથી સાચી વાત દશાત ના હોત આ તો ગેટાત એ દુકાનદારો શું શું કર્યું છે આ છતાં વૈષ્ણવ ને મંતર એટલે એમાં મંતર માં જુદા ને લોકો વેપારી થઈ અને એમને ભલું ના થયું આ લોકો ને બોલવું ના થયું વિશ્વકર્મ કરવાનો છે ને હવે કે છે માનવ ધર્મ હિન્દુસ્તાન માનવ ધર્મ કેટલા છે અમદાવાદ માં છે આ સાધુ છે કેટલા માનવ ધર્મ માનવ છે છોકરા બધા દારૂ માતા ટીચર સ્કૂલો માં બધું ભણવાનું એવું બધું મંસાર તો આપે મીટ આપે ખાવાનું મી જ આપવાનું હા પછી મેં બંધ કરાવી દે છોકરા છોકરા પોતે જ બંધ કરે અને દારૂ નાત નું કઈ જાત ની માછલી ખાવી શા માટે બતાવ્યું છે કે આવી જાત ની માછલી ખાવી જાતનું માંસ ખાવું ઘણા સારું છે કે જેનું જે છે તે આપડા દૂધી ખાઈ જ ખાતા દૂધી કોબી ખાઈ જ નહી ખાતા